સારા કર્મ તો આપણે સુખ જોઈ તો સારા કર્મ કરવાના જ આપી ના ગમતી હોય તો સારા કર્મ કરો અને અશાંતિ ગમતી હોય તો પછી ખોટો કર્મ કરો ને તેને મોક્ષ ને દેવા નથી કર્મો એને મોક્ષ લેવા દેવા નથી મોક્ષ તો કર્મો એટલે શું કરતા કરતા પદે કેવું તો ભણે સંદાસ જવાની કોઈ ને શક્તિ નથી આ વર્લ્ડ માં કોઈ એવો માણસ પાક્યો નથી કે સંદાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ શું કરો તમે વકીલાત નું ચાલુ કીધું છે વકીલાત નું શરૂ કર્યું છે વકીલાત નો ધંધો શરૂ કર્યો છે આ તમે ગયા અહીંયા તમે કોણ આવ્યા પ્રારબ્ધ શક્તિ કોઈ અજ્ઞાત શક્તિ મને અહીંયા લઈ આવે ઓળખો આ બધું વકીલ થયો અજ્ઞાત શક્તિ એ કર્યા તે તમા આપણે કઈ નથી આમ હા બસ ને એ શક્તિ ઓળખે એવા આશીર્વાદ એક ટુકડો હોય એક શક્તિ આપીશ તો પાછું બીજું રહી જશે સમાધિ રહેશે સમાધિ ક્યાંથી લાગશે ખાલી માગવું ના પડે એટલે એવું માગી લો કે બધું ભાઈ આઈ જાય બધું મી આઈ જાય શું કે એના એના એને કાર્ય જે કઈ હોય તે તમે આપો એ કઈ માગતા બી નથી આવડતું એમ તો શું કે આવડતું નથી હવે તમે આપી દો કે કર્યા કરવાનું સમજભ કરતા થાય કે નહીં આજ્ઞા તરીકે તમારે કરતા ના થાય તમે ફરી વાર કે અમે બધું એ ચીજ આપી દઈશું આ બધાને આપીશું એ ચીજ આપીશું પછી ખબર પડે કોઈ વાત જઈએ પરમાત્મા વિલીન થાય છે એક અવતાર આગળ શું આ સરકાર માં વિલીનીકરણ થાય છે આત્મા વિલી આત્મા પોતે જ પરમાત્મા છે શું છે એ પોતે જ પરમાત્મા છે ત્યારે પરમાત્મા નું ભાન થશે તમને એ આત્મા એજ પરમાત્મા તમારો આત્મા એજ પરમાત્મા છે શું છે એમનો આત્મા એ પરમાત્મા સમજાય છે લોકોનીકરણ સરકાર બે ભાન પણ આમાં છું આત્માના આત્મા નું ભાન નથી શું છે અત્યારે તમને હું જતીન છું એ ભાન છે પટેલ છો દેસાઈ દેસાઈ છે દેસાઈ દેસાઈ હું દેસાઈ છું એ ભાન છે હું જતીન છું એવું ભાન છે આમના હો દેખાય પેલા બેનામ નહી દેખાતા એમને દેખાય ને એટલે તમારા આત્મા બધા જુએ છે આ બધા જુએ છે તમારી અંદર બેઠેલા આત્માને જુએ છે અને એ જ પરમાત્મા છે વિલીન કરવાનું હોય ને તમારું પરમાત્મા દેખાય માં પરમાત્મા દેખાય છે આખા આ બધું જે વાંચી લાય ને એ બાજુ એ મૂકી દેવાનું એ બધું અત્યાર સુધી જેના ભલોવા થી જરાય મોખણ ના એને શું કરવાનું ઠાકી દેવાનું ઢોર દેવાનું જ પડી ને અને મગજ માં શું મનમાં માની કે જાણતો નથી એમ કે છે એ દાપણ નો વાક્ય કેવાય સબજ પડી હું કઈ જાણતો નથી ભગવાન અહંકાર એમના હોય નઈ તારે ભગવાન વસ્ત થાય શું થાય શ્રેષ્ઠ આ દેખાય છે ને તે દાદા ભગવાન નો તમે દાદા ભગવાન જોયેલા પટેલ છે શું છે ભાદરના પટેલ તમે અમને જાણતા છે નઈ એને જાણીને નથી આયા જાણીને નથી આયા તો મંદિર કેવા ભગવાન નું મંદિર કેવા તારે બોલો મંદિર કેટલું બધું કેટલા કલાક માં અહી મુક્તિ આપી એક જ કલાકમાં કેવું તમારા જેવા માં થાય ને તમારા વ્યક્ત થાય બીજે કાશે થાય નહીં એટલા માટે આવી જે થાય ને એ તો કોક ગેરજવાળું પૂરું થઈ જાય પછી અજવાળા પછી દિવાળા હે બધા એક દિવા પછી બીજા દીવા થાય પણ વાસી તો દીવો કોક જાય અમને આ સુરત સ્ટેશન પણ થયેલો દીવો